આપડે શરીર ભાવે કશું કર્યું નથી ભાવકર્મ કર્યું વસ્તુ જરૂર નથી સ્વભાવ નો કરતા તો તેને પછી વિભાવ ના કરતા એમાં કહ્યું પછી આવ્યું પછી ક્યાંય થતું નથી થતું કાય કે દેખાય ભગવાન ના મોક્ષ માર્ગ વિચાર એમાં કોઈ વસ્તુ પણ હોય નહીં છે દ્રવ્ય જ્ઞાનીઓને દ્રવ્ય સાધુઓ ભગવાન એક્સેપ્ટ કરતા નથી હા સાહેબ આ તમારા સાધુ આટલું બધું ત્યાગ કરે છે એ દ્રવ્ય સાધુ છે ત્યાગી ના હોય ભાવ સાધુ છે ત્યારબાદ ઉભા તો આ નથી આટલું બધું ઊંધી આ બાજુ પ્રતાપભાઈ બે જુદો વાકે જુદી જુદો ચસ્મો બે જુદો નઈ ભાઈ જયારે કામ કરે તો એક થાય પછી જુદા ખરે ઓછું કઈ નાખવાની જરૂર છે બઉ પરિક્રય હોય માણસ ને સ્થિરતા રહી શકે ઓછા ઓછો પરિગ્રહ કરતા સ્થિરતા રહે તો કાર્ય કરી શકે એમ નહી હા એટલે પરિગ્રહ લઈને આ બોજો વગર કામ બોજો છે નિરાશ કે છે ને ત્યારે કઈક આગળ કરી શકે છોકરા કેતા હોય પણ ડકોકારી છે શબ્દ નીકળ્યો નહી પછી એ માણસ મને કે તું ડફોરખોર ડફોર ડફોર બે આવતા પછી દાદા એવું કે એને તો એક મને રાજી મને કહે દફાણી નીકળી ગઈ નથી તો મારમ જે દફા હતી એ નીકળી ગઈ નીકળી નહી સાંગો મને કહે લાગી નથી તારે નફરતી હો અમે આવું કે આ મારી કે બે કશું બોલે છે એ હુંજી લાગે કે બે ક પર બોલે હા તો તે બે કમાં જોગવાદાર કરો હો હે ઇનામ જો આગાજ જઈએ પછી અમે કયું આજે સામે આવી ગાગા કરીએ પછી વાર માસ જાય તો એને ત્યારે શું લાગે ચિત્રપટ તો શું કરે આપ જોવા હોય તો કઈક આ ડફોડ છે એવું કઈ ખરા આવું પડે કેવું છે કે મહા મો છે મૂર્તિ એવી મૂકો અને જેનું નામ થઈ ગયું હોય એની કીર્તિ ને કીર્તિ ભક્તિ કરે એવું તેવું નામ હોય એના વખાણ કરે એવા મૂર્તિ ને પણ મૂકવાય મૂકો પડેગ્રહ હોય તો દર્શન કરે ના હોય ને એટલે પછી એ ભગવાન શું કે છે ભગવાન જે વિનંતી કરે છે એ ભગવાન પોતે સ્વીકારતા નથી એ તો સાહેબ આપડે ભાઈ ભગવાન ને એને કે આ તભારો તો આપવાયા હતા એ તમારા પાછું એના થ્રુલેક્ટ પેલું કેવાય ખરો આ પ્રત્યક્ષ કહેવાય એટલું બધું મોટી હાથમાં આત્મા પર ભગવાન યાદ આવે યાદ ભગવાન નું યાદ જ ના આવે આ બાજુ કયા સં જે વાણી છે એ જાણે એ તો પ્રભાવિત થાય खबर चोक्स पुरास गाय तो, तो, तो. तो, तो, तो, तो. चीज कर तो तो तो નથી બોલતી એ અજ્ઞાન થી કે છે ભલે પારા સુધારી દેવા પડે ઠંડુ નીચે અગર ટાયર માંથી લગાવી ને ઘીું ટાયર માં દઈ ને ઘીલી વાત છે લાવણ્ય વાળો માર્ગ લાવણ્યભાઈ માર્ગે આનંદ પૂજ્યું એ ખ્યાત પૂછ્યું લોકો કેસે જરા કરતા નથી એ કરે છે જે ચિહ્ને હું કરતા નથી એ મારેથી તો કરતા માની બધું છે પછી રહેશે મને દા તમારો તો મોક્ષાનો માને ના ભરેલી છે તને શી સમજે સાહેબ દ્રષ્ટિ આ બાજુ છે મને આ બસ મને મારે વળવા નહીં પડ્યા એટલું બધું આટલું બધું રાખો તો નહીં પડતો હા વરવા ના પડ્યા સમજ ની વાત છે જલ્દી નીકળે એમ ના બને ખાલી ન થાય કોણ પોતાને હા નીકળે નીકળે નીકળે નીકળે બસ એ છે તે આપડે સત્તા નહી કોને કોને ઠપકો આપવો કોને કોને ઠપકો આપવો કોને કોને ઠપકો આપવો કે કોને કોને થપકો આપવો કોને કોને કોને સબકો આપો એ પૂછ્યું કોણ કોને આ હાંગાલે કલ સબ આ બેસજો હાંગાલે હાંગાલે બરો કાર્તી કાર્તિયે સસ ને હા તે કસ તો નાલા જો તું આવો છું નાય તો બે કર્યું મને કા દાદા ખસતું નથી ને તો ટેન્શન હે નહી નથી કાર્તી વલા કરો એ મેદા અગાસી માં લઈ ગયું એટલું બધું ચલકાયું નીચે આજુબાજુ નીચે બસો વર્ષો તે પેલો રડી પડ્યોનાડ્યો નહી કરું ગયા નહી કરું ચાર બહુ ફેર એવું ચાર પાસે કહીએ એને ફેરફાર થઈ પછી મેં કહ્યું અગ્નસી કશું એ તો કટે પડી જાય હોવું જોઈએ કેવું આય ને તમે કેટલી શ્રદ્ધા થી બોલે છે દાદા કેટલા આનંદ અને શ્રદ્ધા થી બોલે છે ના બોલી શકે તમે શું કર્યું પ્રશ્ન પૂછ્યો છે આપડે શા માટે અહિયાં આવ્યા છીએ ગુજરાતી માં બોલો સમજાય છે અને કોઈ ઉપરી ના હોય એવી રીતે રેવા આવ્યા ઉપરી હું કેમ કાય ઉપરી હોય જ ભાવે અને દેહ મરવાનો છે આ દેહ પેકિંગ છે અને પોતે આપડે બે જુદી છે ખરેખર દીપેશ ખરેખર શું હ્યુમન બિન નામ માણસ મરી ગયા બચકે અને હ્યુમન બિંગ છે જાણવા નહીં માઇન્ડ સારું છે My mind. my mind. Oh, manna malik tu. Toh hmm. so, patshi tu, tu, tu buddhi chuk, tari buddhi chai? I hope you say that I am buddhi or my buddhi. My buddhi. My buddhi. Oh, ah, no, patshi tu. Tu egoism chuk, taro egoism chai? My ego or you say that I am ego? Ego ego. Amkar? Amkar nothih. એને એમ તું પણ ખાઈ કો આ શું અહંકાર મત હે કે એ નિયંકાર આ હે તમકો એ મારો અહંકાર હા કોઈ દે મે તારો ઉતત લે કોઈ દે મે લે તો તું નામ કે દે દીપેશી દીપેશી ઓ દીપેશી આવી ગઈ દે કે પણ તારું તું એનો માલિક્યાર ઓનર ઓલ પાર્ટ મા <laughs> બે બી આવી છે એ ગરિયા રીઅલાઈઝ કે નહી રીઅલાઈઝ નહી કરી આવતા લાઈ એ જો પરચેસ ધ વોચ યુ ટેસ્ટડ ઈટ રીઅલાઈઝ કેલે હમ રીઅલાઈઝ કરીને સારી જાત ને તાર ચેક ને રીઅલાઈઝ નહી કરી દીધી દે dit cell digit cell digit cell what is cell શું લખ્યું છે પાણી થી ભીજાય નઈ એવો લખે છે ને અને અગ્નિ થી બળી શકે નઈ તો ફાયરપ્રુફ વોટરપ્રુફ તો ઘડિયાળ નીકળ્યા એટલે લોકો ઘડિયા દે હોય છે આપી ને રિયલાઈ મારી પાસે કરાવી રહી છે વધારે દેખાતી બાર રૂપાળી વેચી દેખા પેરી વેચાયા પડી મારનાર છૂટાય નઈ આનંદ બગડી જાય આ દુનિયા કોને બનાવી હોય લાગે છે ભગવાન શા માટે મળતું સાલ ભગવાન ના મળે તને કોને કયું બનાયું લોકો એવી વાતો તમે ચાલે ભગવાને ભગવાને જો બનાવી જગત છે જેમ ટુ એસ ને તો શું થઇ જાય ને વૈજ્ઞાનિક બધું સહયોગી પુરાવા બનેલું દિવાલ પથળી ક્રિટી છે વાસ્તવિક જાણવું હોય કયું ગમે વાસ્તવિક ચિંતા બિનતા થાય નઈ એવું આપડે ગાય બાપે ગોળે ગાજા કર્યા છે પણ આપણે ના થાય વાત ગમે છે દિવાળી થી પથર ઈચ્છા આ ભગવાન ક્રિય તો છે ખોટું નથી એના વ્યૂ પોઈન્ટ ને પણ વાસ્તવિક ખોટું છે વાસ્તવિક એવું નથી વાર્ષિક જાણવું છે આખી લાઈફ કોઈ દુખ ન પડે બિગીનિંગ થાય તેને અંદર આવે ને બિગીનિંગ થાય તેના અહીં જન્મ થયો હોય તે મરે થયો પપ્પા જે સારું કરી રહ્યા છે બઉ સમજદાર છે માનતા નથી એ કઈ જી હતી પાસે થઈ લો બાવા ગેં બાકી પાછળ ટકા સાડા ત્રણ મહિના નો પ્રોગ્રામ બધો ગોઠવી ગયો નથી ત્યાં બધો ઘણી જાય અસર થાય ભાઈ આવો ને અંદર હા ઠીક થાય છે જરૂર એમને કોઈ વળનારું છે જ નહીં એટલે ના નહી એમને શું થાય એમને તો કોઈ વળનારું છે નહી મે છોકર નો કોણ આપડે કોણ હું બરાબર ચાલતી નથી એટલે ગુનો નહીં વાગી વાગી હતી લોકો એવું આ સંસાર એનો કોણ જ્યાં પોતે જ ગુનેગાર છે ત્યાં ભમાન જ ગુનેગાર ઠરાવવાનો કાયદો છે પોતે જ ગુનેગાર છે હરેક પોતાની જ છે મને આ દુનિયા કોઈ ની ભૂલ દેખાતી નથી મારી ભૂલ એટલે અમને નિર્દોષ દેખાય છે જગત માં કોઈ પણ દોષિત દેખાતા નથી હા ગોલ ઉપર પહોંચાય તો રહી ગયો છે ભવિષ્ય કહો છો તમે અમારું ભવિષ્ય તમે કહો છો ભવિષ્ય કોઈ કે નહીં ભવિષાભર નહિ ભવિષ્ય સાંભળ્યું છે ને એ જાય ગયું છે એને ખબર નથી ભવિષ્ય તને ખબર પડે તો ભવિષ્ય જ્યાં સુધી ઢંકતું છે ત્યાં સુધી રજિયાનું દેખાય અને આ જે ભવિષ્યતાઓ છે ને એ તો ભવિષ્યતા બધા હુશિયાર છે કે અમારે જોઈ જોઈને કે છે મીઠું લાગતું જાય અને એને પૈસા મળતા જાય બસ ને ભવિષ્ય બે વર્ષ પછી એક્સિડેન્ટ થઈ જાય કેતો કોઈ કે જાણતો જ નથી ને કોઈ વાત જાણતો એને કે નહીં ભવિષ્ય જાણવા જેવું નથી આ તું લાવો લીધીએ તમને સારું લાગે એટલે એવું બોલે કેવું બોલે એટલે થોડાક પાંચ દસ એને બની જાય जाएके मिकारे बीजाइफ तो शिकार नाइफेखा गया जो पुरुषों ચાર બોકડા બની જોડા પૈસા ના સપ્ટેમ્બર માં આવી જોઈ યા સવાર ચાલે અંદુ બી કહે છે એને આશીર્વાદ આપો બાકી આ ઇસ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓલ ધીસ રિલેટિવ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ આ બધા સુખો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કે પરમેનન્ટ છે હા તો ઓલ ધીસ રિલેટિવ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઇઝ યુ આર પરમેનન્ટ 얘는 શું કહેતા હૈ યુ આર પરમેનન્ટ એન્ડ ઓલ ધીસ રિલેટિવ ધ ટેમ્પરરી ખાતરી કરવી દે ને રિયલાઈઝ કરી આપી છે ખબર નઈ તને નઈ પરમેનસન આપડે જોરુંતી કોણ રહ્યો છે આપણે પરમેનસન અભિક્ષણ બંધુર છે કે કે છે આ આપણે કોણ પરમેનન્ટ રેવર નથી આ બધું ટેમ્પરરી છોડ બંધુર છે આપણે પરમેનન્ટ છે અને આ બધું ટેમ્પરરી દેતો છે ઓલખાતું નથી એ ઓલખાતું નથી કે છે ઓલખાતું નથી એ આવશે લેખા તો ઉખર ભાઈ લઈ ઓલખાણ પડી આવે એક દાડો આવજો કોને પેલે જીદું જેમ આમાં લીટીમાં હો નું અને તો અબુ બે ભેગું થયેલું હોય તો પછી એને એને આપીએ તો જુદું કરી ના કરીને લીટીમાં હો અને તાપુ ભેગું થયેલું હોય ને શુદ્ધતા છે નહીં એટલે એને શુદ્ધ હોય શુદ્ધ તાપુ જુદું કરવું હોય તો એના જાણકાર ચોક્સીને ત્યાં આપવું પડે એ પછી એને જુદું પાડી દે પ્રયોગે કરીને એવી જ્ઞાની પુરુષ પ્રયોગે કરીને આત્મા અને બે જુદા પાડી દે પ્રયોગે કરીને ભેદ વિજ્ઞાનનો પ્રયોગ હોય કેવું ભેદ વિજ્ઞાનનો પ્રયોગ તે ભેદ વિજ્ઞાન પ્રયોગ એ કરીને દૂર પારી અને આત્મા આપણો આત્મા આપી દે કે ધીસ ઇઝ ધ પરમેનન્ટ સેલ્ફ એન્ડ ધીસ ઇઝ ધ ટેમ્પરરી સેલ્ફ ટેમ્પરરી સેલ્ફ શું કરવા દેવા દેવા દેવાજી બોલો ને આ ધીસ લે બીઝ ધ ટેમ્પરરી અચીવમેન્ટ એન્ડ રીઅલી ઇટ્સ અ પરમેનન્ટ શું કરાય જ રાતો થી આનંદ થાય આ વાતો આનંદ થાય છે આત્મિક છે ભૌતિક આનંદ નહી દેવ છે આ ગુરુ છે અને એમનું બોલેલી વાણી એ બધું ધર્મ છે ગણ્યું એટલે એક જ જગ્યાએ દેવ ગુરુ ને ધર્મ જેવું થયેલું સમજમાં આવી ને અને આત્મા જુદો પડીત તમારા આત્મા આપી દીધું એક જ દાડામાં વિધીન 2 અવર બસ પેપર મેન પડી જાય એક સેકન્ડમાં કે હું શું કરું છું પાછો હું શું કરું જો એમ કે કાઈ ગાના દી ગાના કાળો દેવ છે જબ જબ સંસાર બને લાગે એટલે હવે રૂહ કા ગા રોજ મારી પાદર પડતો ને 2 રૂપિયા 2 રૂપિયા જુદી જુદી પાછળ પેરાના ટિકિટો છે બધું પીએ ખાઈ બધી સીટો બેસી ગયેલા ગણપતિ બચ્ચી પડતા કરે કરે ભૌતિક સુખ તો સહેજ મળે નઈ અને સહેજ ના મળે એવું હોય તો કેવું કે પ્રાણવાર ભાઈ ચાવા પીજો વાંધો નથી પણ કલાકાર સ્વભાવ બને જો કરું સ્વભાવ બને તમે તમારા કામ કરો તમારી તમે એમ નથી પ્રાપ્ત થાય છે ભેગા લઈને તમે ના કરો અમને અમારી જગ્યાએ બેસાધારો બરોબર બેઠું કે આપણે જે સનાતન સુખ જે ચખાડ્યું ત્યાર પછી પેલા સુખ ને બેસાડાય નહીં ત્યાં સનાતન સુખ આપણે ચગ્યું છે ઇન્દ્રિયાધિન મનુષ્ય કચાયા દિન ને વાત કીધી છે પણ ઇન્દ્રિયાધિન એ તમે ઇન્દ્રિય માં શું ખો જે શું ખરો છે એ તો આ તમારી આ દેહ ની રાખ થઈ પછી રાખ માંથી આ થાય છે આવ્યું આ નવું આ પૂજગલ પાછું દૂરધવાણી થાય છે દૂરદ્વાણી પછી પૂજગળ થાય ચાલે કરે એરે જ્યાં શરણ પાછું ભાઈ ને શરણ એ કુ નહિ સત્તા પાછી ભાઈ તો હતી જાય કોઈ ગણ અધ્યાત્મા બહાર ઉપર આવવાનો નથી હું હું કરું કઈ ધરી છે ને કહ્યું પદે ન રાખી તો કોઈ ન રહે દુખી ની પદે હતી તો કોઈ ન રહે દુઃખી શત્રુ મારીને મિત્ર રાખો આ લોકો પૂરા તપાસી જોજો તમારાથી જો નિપજતું હોય